માથીની લખેલી સુવાર્તા એનો પચીસમો અધ્યાય માથીની લખેલી સુવાર્તા અધ્યાય પચીસમો તો આકાશના રાજ્યને દસ કુવારિકાઓની ઉપમા અપાશે કે જેઓ પોતપોતાની મશાલ લઈને વરને મળવા સારું બહાર નીકળી અને તેઓમાંની પાંચ મૂર્ખ હતી ને પાંચ બુદ્ધિમાન હતી કેમ કે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી પણ તેઓએ સાથે તેલ લીધું નહીં પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે પોતાની કૂપીમાં તેલ લીધું અને વરને આવતા વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકા ખાઈને ઊંઘી ગઈ અને મધરાતે બૂમ પડી કે જુઓ વર આવ્યો તેને મળવાને નીકળો ત્યારે તે સર્વ કુંવારિકાએ ઉઠીને પોતપોતાની મસાલો તૈયાર કરી અને મૂર્ખ્યોએ બુદ્ધિવંતીઓને કહ્યું કે તમારા તેલમાંથી અમને આપો કેમ કે અમારી મસાલો હોલવાઈ જાય છે પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપ્યો કે કદાચ અમને તથા તમને પૂરું નહીં પડે માટે તમે વેચનારોની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો ને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્ન જમણમાં ગઈ અને બાણું बंद कर बी कुरिकाओ आ कहू के ओ स्वामी स्वामी अमार उत्तर आपने खचित कहू चुके हूं तमने ओख तो नहीं तब जागता रहो केम के दिवस अथवा घड़ी ते जाता नहीं के एक मणसना जेवे जेने परदेश जती व પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને આપી એકને તેને પાંચ તાલંત ને બીજાને બે ને ત્રીજાને એક એમ હરેકને પોત શક્તિ પ્રમાણે આપ્યું અને તે પરદેશ ગયો પછી જેને પાંચ તાંત મળ્યા હતા તે તરત જેને વેપાર કરીને તેનાથી બીજા પાંચ તાલંત કમાયો તેમજ જેને બે તે પણ બીજા બે કમાયો પણ જેને એક તાલંત મળ્યો હતો તેના જૈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી દીધું અને લાંબી મુદત પછી તે ચાકરનો માલિક આવે છે ને તેઓ પાસેથી હિસાબ લે છે ત્યારે જેને પાંચ તાલન મળ્યા હતા તે બીજા પાંચ તાલન પણ લેતો આવ્યો ને કહે છે કે પ્રભુ તે મને પાંચ તાલન સોંપ્યા હતા જો હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું કે શાબાસ સારા તથા વિશ્વાસુ ચાકર તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે હું તને ઘણા પર ઠરાવીશ તું તારા પ્રભુના આનંદમાં પેસ અને જેને બે તાંત મળ્યા હતા તેણે પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ તે મને બે તાંત સોંપ્યા હતા જો હું એ ઉપરાંત બીજા બે તાલાન કમાયો છું તેના પ્રભુએ તેને કહ્યું કે શાહબાસ સારા તથા વિશ્વાસુ ચાકર તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે હું તને ઘણા પર ઠરાવીશ તું તારા પ્રભુના આનંદમાં પેસ પછી જેને એક તારનંત મળ્યો હતો તેણે પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર ને જ્યાં ત્યાં નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે એવો કરોડો માણસ મેં તને જાણ્યો માટે હું બીધો અને જઈને તારો તારંત મેં જમીનમાં દાટી મૂક્યો જો તને તારું પહોંચ્યું છે અને તેના પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે અરે બુંડા કદાચ આળસુ ચાકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું ને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું એમ તું જાણતો હતો તો તારે મારું નાણું શાહુકારોને આપવું જોતું હતું કે હું આવું ત્યારે મને વ્યાજ સુધા મારું મળત એ માટે એની પાસેથી તાલન લઈને જેની પાસે દસ તારનંત છે તેને તે આપો કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે ને તેને ઘણું થશે પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે અને તે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો ત્યાં રડવું અને દાંત પીસવું થશે પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુધા આવશે ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે અને સર્વ દેશ જાતિઓ તેની આગળ એકી અને જેમ ઘેટા પાળ ઘેટાને બકરાથી જુદા પાળે છે તેમ તેઓને એકબીજાથી જુદા પાળશે અને ઘેટાને તે પોતાને જમણી હાથે પણ બકરાને ડાબે હાથે રાખશે ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે મારા પિતાના આશીર્વાદ તો આવો જે રાજ્ય જગતનો પાયા નાખ્યા ગાવ તમારે સારું તૈયાર કરેલું છે તેનો વારસો લો કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું હું પારકો હતો ત્યારે તમે મને પરણો રાખ્યો હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા હું માદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી ત્યારે ન્યાયીઓ તેને ઉત્તર આપશે કે પ્રભુ ક્યારે અમે તેને ભૂખ્યો જોઈને ખવડાવ્યું અથવા તરસ્યો જોઈને પાણી પાયું અને ક્યારે અમે તેને પારકો જોઈને પરણો રાખ્યો અથવા નાગો જોઈને વસ્ત્ર પહેરાવ્યા અને ક્યારે અમે તેને માદો અથવા કેદમાં જોઈને તારી ખબર લીધી ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે ઓ સાપિતો જે સર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારો તૈયાર કરેલો છે ते मरी आगे जाओ केम के भूखो पै मवड़्य नही हूं तरसियों ते मैंने पा पायु नहीं हूं पारको पैम मैने परोणो राखो नहींगोहत ते मन वस्त्र पहो तथा कैद में तमे पै खबर लीधी नहीं तरह तेने उत्तर आपसे कि प्रभु क्यों ते भूखो कि तरसियों के पारको कि नागो माँ दोद में जो तारी सेवा कर ते उत्तर आपसे हूं तमाम खचित कहू चुके आ बहु ना एक ते कर सर्वकालिक शासन में जैसे न्यायो सर्वक कालिक जीवन में जैसे